બીજા સંસાર ની ચીજો ટેમ્પરરી હોવાથી એના અનુભવ પણ ટેમ્પરરી ક્યાં છે પરમાનન્ટ પ્રાપ્ત કર્યું આત્માના અનુભવ પ્રાપ્ત કર્યો બધા બધા જ્ઞાનીઓ ઘરો હોતા સુધી આત્મા અનુભવ માટે તો પ્રતિબિન કરી રહ્યા છો આપડે પુણ્ય એવી અહીંયા હવે અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું આપણે વિજ્ઞાન છે આત્મા ની જાગૃત થઈ જાય છે હણાધિકાર આત્મા બેસાડી રાખેલા કેવું ખેદી કરી આત્મા નું સામ્રાજ નું લાગતું નથી આટલા એ બધા જતાવી ગયા અને આત્મા ગાડી પર આવી ગયા જો लक्ष्य बची गये आप लोजो कारण के आ तो रस्ते जतालो कर्म खटाया सिवाय आप मेहनत कराकर लक्ष्मी हो तो क्या कही हाथी देव मुश्किल पड़ जाए कहीं कर्म खटाया प्राप्ति है માટે અમારે અમારા કયા પ્રમાણે જો ચાલશે તો તમે આ બહુ જઈ રહ્યું છે કે અમારા જો આજ્ઞા આપી છે ને રહેવા દે કુદરત રહેવા દેવા નથી નહીં બરાબર ને નહીં જે સરકમ છે એવિડન્સ છે ને એ રહેવા દેવા નથી હવે ધ્રોજ માનવા લોકો તો જાણે કે જતા રહ્યા ધ્રોજ માન માં આ લોકો કોને કહેવાય છે કે ચોતો રહે તેને પંદર વર્ષો તો નતો થતો ને એકદમ હાથ એ જાય દેખાય હવે એ તાંચો ના રહ્યો ને રાતે મધ્ય પડ્યો ને પણ સવાર માં તાંચો ના રહે એટલે ક્રોધ પછી નાન દેવું પણ લગ્ન લયા અને આમ આમ ના કર્યું તો ભાઈ થોડી અસર થઈ પછી આમ ક્વા ના રે કેવું તમે સમજાય અને ફેરો તો આતો રહ્યા કરે મને કયું નહીં નાયક માં આવશે ને આપડે અહીંયા નથી સાહેબ પેલા તો આકાર હું આ હોય શું થયું જમ્યા શીખણું ગરીબ આ બધું સરસ છે ડિલું જીવ સરસ છે એટલે આ ડોઝી એકાદ થાય સમજ સમજાય છે ને આ ટોંટો સમજી ગયો ને હવે એ ત્વાટો ના હોય એટલે આપડે એ ફાઈલ માં સમજાવે પ્રાપ્ત ને ભોગવીએ ને ચિંતા ના કરીએ આપડે કેવું પ્રાપ્ત ને ભોગવીએ અને અપ્રાપ્ત ની ચિંતા નહીં ને ટાઈમ થઈ ગયો ને તો એ વાપરું તમે અને લગી તો ત્રણ થયા એવું કઈ કેવી રીતે હારફેલ થઈ જશે હાર્ડ ફેલ ને આ જે બ્લડ પ્રેશર દેશે શું છે સીટ હાજર રાખી જમા બધું અને નિરાતે ભજિયા ભજ્યા ખાને સાહેબ ને જે કરીએ વ્યવસ્થિત આવી આપડે આપણે આજ્ઞા શું મેં કરી છે કે જે ફાઇલ આવી એ ફાઇલ નો પેલો સમય નિકાલ કરી પછી બીજું એના એના પછી જે ફાઇલ આવે તેનો પછી નિકાલ કરો પછી એના પછી ની આવે અત્યારે શું ફાઈલ આવી છે નિરાશ એ પછી આ ચાવી ચાવી ને મરચું નાખ્યું હતું આદુ નાખ્યું છું નહીં બધું ખબર રહેવી છે ભાન રહેવું છે હું પછી આપડે કેવું છું કે આજે આદુ નથી આપણે જાગે છે આપણે આ ભોગતાની માટે બનાવેલું હોય છે ને ભોગતાન માટે બનાયેલું હોય છે આ ક્યાં ગાયો ઘાસ માટે બનાવેલું છે આ ભજીયા ભજીયા સાત બનાવતા ભોગતા માટે બનાયેલું હશે ત્યારે ગાયો બેસે આપડે થઈ જઈએ બેસેલો નિકાલ જે આવે ને એ નિકાલ એ નિકાલ કરે જો આજ્ઞાપૂર્વક નિકાલ કરશો તો મારું કોઈ જગ્યાએ નુકસાન થનાર નથી એવું અહીં ગેરંટી આપું છું તો ભાઈ એટલું બધું આ સાયન્સ જે હતો સમજાય ની પણ હટા નુકસાન થયું નથી આપણે દેવાની વહેલી દેવાની જાગૃતિ તો આપડી શકાય નહી અને તેમ થતું તો ઓટોમેટિકલી મોડું થઈ ગયું તો પછી ફાઈલ આવી તો થયો ફાઈલ સંભાવે નિકાલ કરી શા માટે આ બે હું બીજા થાય કપડા માં પાડે છે નથી કરતા માવો અમારે અમારે ધંધો ધંધો બધો છે આપડે તો વકીલો આવે છે ને કે બધા આવે કે છે આ બધા અમે જોઈએ છીએ તો પંદર મિનિટ હોય થયું અત્યારે અમ તો ઓફિસમાં લઈ ચાલો તો કે સાહેબ આવે વિજ્ઞાન થયા તો નહી તો શું બીજો ઉપાય શું છે મળું એટલું જ થાય છે વધારે કહે છે જેમ સરળતા થતી એ ભૂત ગયો અને અમે ખુદ શક્તિ જ્ઞાની પુરુષ મનુષ્ય મનુષ્ય છે મનુષ્ય છે તો એ મનુષ્ય નથી જે જ્ઞાન મારી પાસે જે જ્ઞાન મેં તમને આપ્યું છે આપ ખબર એનું સંયમ શક્તિઓ વધારે છે તમારી સંયમ શક્તિઓ પ્રાપ્તિ કરવાની છે એટલે તમે જ્ઞાન અત્યારે હૃદય અસંયમ માં થયું પડે છે મેન્યુફેક્ચર થઈ ગયું નથી હવે આ લાભ ઉઠાવવો જોઈએ આનો તો લાભ તમારું જે આવક છે ને બરોબર આવશે એવું તમને ખાતરી થઈ ગઈ છે આપડા એમાં કરતો હોય બીજો કોઈ અને આપડે હવે આરોપ કર્યો થયું તેને ભૂલે લાગુ પડે તો આપડે જે કરતા છે તેને સોંપી દીધું હવે એ કાર્ય તમારે જે કામ કરવાનું છે એ તમારે કરવાનું છે સમાધિ વાળો નિરંતર સમાધિ માર્ગ છે એ તમને અંદર ખાતરી થઈ ગયું છે બે દાડા ભલે તમારે મારો ઓરફર પાંચ દાડા માં ત્રણ દાડો છે પણ એટલી ખાતરી થઈ જશે કે નિરંતર સમાધિ નું છે મહાવીર ભગવાન જે એવો મહાર છે બાકી આ બહાર જે સંયમ દેખાય છે ને એ સંયમ ભગવાન નો સંયમ છે સંયમ તો કોનું નામ કહેવાય કસાય હાજરી માં સંયમ રહ્યો એનું નામ સંયમ કહેવાય કસાય માં હુમલો પણ આપડા કથાયો અંડરગ્રાઉન્ડ ગયેલા છે તે ઉપર આવે ને અત્યાર તો અંદરગ્રાઉન્ડ ગયા થાય મારી વ્યક્તિ નથી મારી મારવા એનો શબ્દ સમજતો ના હોય કારણ કે એન્ડ મારવા તે હિંસાક છે એટલે અમે હિંસા ના કરીએ એ અંડરગ્રાઉન્ડ ગયેલા છે કારણ કે માયા લો એ ચાર જેમ છે તે કેટલા વખત ભૂથા રહે એનો આ તમને લિમિટ આપો છો કેટલા વખત પછી એ જાણે આવે એ કઈ આપડે ખોરાક મને આપણું કામ થાય એવું નથી માટે બીજે ઘેર લોકો ઘણો ખોરાક છે રોજમાર માં લોકો તો ખોરાક ખોરવા દેવું પડતું જ નથી આ લોકો કંટ્રોલ માં જવું પડે કેવું આ જગત ના લોકો ને ક્યાં જવું પડે છે કંટ્રોલ માં લેવા માટે કોઈમાન માં તો સાધુઓ સાધુઓ આચાર્યો છે આમ આવું વિરોધ ચાલે છે તમે સમજાય છે સાંસદ હું જાય કહો કે જમાડતા છે સાધુઓ ના પણ એ તો સમજણ દશા નથી આવી એટલે મારા નિયમ મરના એ નિરંતર યાદ રહ્યા તને કાઢું છું કે છે જમાડીએ તો પછી દાડો તમને લાગે છે હા રાજી ખુશી ની જમાડે છે એ ના સમજાયું જમી ગયા કારણ કે સાધુ ના એના સિત્ય જોડે જયારે કઈ ઝઘડો થયો ને ત્યારે એક્સેસ હોય પોતે બધા વિચાર આવે કે ચાલો આ એક્સેસ થઈ ગયો ખોટું થયું તમે જાણો નહી એ કરવા જેવો છે શું કે છે કે વકીલ તો આપડે જ છે ઘણ ચક્કર હબજ તો નહીં પણ વકીલ આપણી વકીલાત નથી તમે શું ગયા કોની વકીલાત કરી અને બતાવું તે કરી અમે શું કેવું જોઈએ જેવું ભૂખે હોય ક્યાંક ખોટું થયું હોય તો મને બહુ પસ્તાવો થાય છે આવું કર્યું હોય ને તો ક્રોધ જાઓ આપડી વકીલાત કરતો નથી હવે આ ઘેર થી ખાલી કરવું પડશે તમે તો રેન્ટ કાયદો હોય પણ હવે ખાલી કરવું પડશે એવું મને ખાતરી થતી છે તમે ઉદા પ્રતિક્રિયા કરો શું કરો આ ફરી નામનું તમારે લીધે જેને દુઃખ થયું હોય કારણ કે ક્રોધ ક્રોધ ગયો ક્રોધ ના લઈ ગયા પણ એને બદલે જે वोट कोने कहते आया राग ना आकर्षण एट लोभ ना आकर्षण कहते कौन आकर्षण विकर्षण पी आ એ પ્રકૃત ના પરમાણુ છે એની આત્મા આ જગતના લોકોનો આત્મા તન્માયાકાર થાય અજ્ઞાની શું થાય તન્માયાકાર થાય ત્યારે ખોશ કહેવાય છે આના ઉગ્રતા અને આત્માની તન્માકાર તમે સમજાય ને એને ત્યારે એ ખુશ કહેવાય છે તમે ગુણતા દસ લાધો કરો આ ઉગ્રતા હોય છે એટલે પછી તમારું ઉગ્રતા છે અમારે લાગ્યું હોય તો એનો તમ પ્રતિ એમ કરો અમારું દુઃખદા છે ને આપણે ખબર ઉગ્રતા પહેલા આપણે છે ને જવાબદારી તો આપણે એની દુઃખદાયી તો છે ને ઉગ્રતા વધારે હોય છે તમે સમજાય ને એટલે આ બે ના જે ચાર ગુણ છે એ નપોષક છે કેવા છે છે જો આત્મા ભરે તો સદવ થાય છે કેવું આત્મા જ્ઞાતા દ્રષ્ટા રહે આત્મા ભરો નહીં એને ખુશ ભણતો જ નથી કારણ નેતા ભાઈ થાય તો કામ પર જઈએ છીએ ને વર્ગ ઉપર ત્યારે લોકો કહી જતા લોકો પણ સમજી જાય કે પણ બોલીએ ખરા બોલવાનું ના થઈ એમ થાય અમે તમારું શું બગાડ્યું છે ભાઈ ભૂલો ગયો અમે શું પૈસા ભલે એમ છે કે શું ખાઈ ગયા છે કે ક્યાં એનું કરો બેસ નો સુધારો છો બેસી પૈસા ના લેવાય એવું કહીએ તો બોલવું પડે વ્યવહાર માં બોલવું પડે વ્યવહાર છે ને કહેવાય કસાય રહી બોલો કસાય રહી છે તમને એવું લાગે છે ને મોટા મોટા આચાર્ય હોય જમારી છે મોટા આચાર્ય નથી થાય ને તમારે કારણ કે એનો અહમ બધા હોય ને એ તમને કહેશે અરેલાલ તમારા નક્સર નથી તમે ના આમજો એ તો ચક્ક જ માણસ કે છે એવું જ કરવા સરસ માં સરસ વકીલ આવો વકીલ નહીં મને કાઢવું છે છતાં પણ જે વકીલાત આપ વકીલાત ને અને પ્રતિવાદી ના વકીલ કહેવાય કેવું પ્રતિવાદી નો વકીલ વાદી ના તરફે બોલે તમે વકીલ જાઓ શું થઈ હિન્દી કે શું ધંધો કરો આવે વકીલ વારી બોલે તારા કોર્ટ પછી અત્યારે કોર્ટ માં તો હજીરા કરુણા વાળા ની હતી સભા ના કરુણા વાળા તો તેના છે કે જ્ઞાન પૂરેપૂરું આપેલું ને ત્યારે સભા માં ખેડા રાજા સભા ના હતા એ કોઈ આઈ પૂછાય કે દાદા અમારો ન્યાય આવો કર્યો છે આપણે કેમ લાગે છે કે અમારે આવું થયું છે આમ થયું છે એટલે આ હવે જે મને ન્યાય કર્યો હોય કંપની ના કોઈ પણ ન્યાય ન્યાય કર્યો હોય એને બીજા કંપની વાળા જો એડજસ્ટ ન થાય તો એ વિરોધી કંપની કેવાય કેવી પહેલેથી નથી ન્યાયાધીશ કેવો જ હતો એટલે પછી ન્યાય જ કર્યો હોય પણ જે અમારે કદું થયું છે તે પેલું જ્ઞાન નહીં કહેવાય તે અહંકાર ને પોતે એમાં દેખાડો થોડો અનુકાર એમ મીઠું લાગે આ તો ખોટું કહેવાય કે છે દાદા આવું બધું છે ખોટું કહેવાય દાદા જે ન્યાય છે તેની અંદર પાર્ટનર શું કે ખોટું કહેવાય એટલે મારે તે વખતે વાક્ય શું કર્યું પ્રતિવાદી ના વોલે સાયન્ટિફિક શબ્દ હોય દરેક બધો જોખમ બધો હોય વખત જોખમ ભરી રહ્યું છે સાધુ સમજ્ઞા છે આ ભૂલ ના હોય એ ભૂલ પોતાની જડે હું એને પરમાત્મા થવાનો છે એવું નક્કી કરી ભૂલ કોને જગતમાં ચડે નહીં અમથો અમથો બોલ્યા કરે કે જરાક ક્રોધ છે જરા ગ્લોભ છે બીજું કઈ નથી ભગવાન ની ભક્તિ કે દોષ એટલે તો એવું બોલશે ખોટું તમે ભગવાન પાસે બોલવાનું ભગવાન ભગવાન પાસે બોલવાનું નહીં બીજો દોષ નથી તક બે એક દોષ છે બધા નથી એવું જવાબ આપેલા છે ને કેવા છે ભગવાનભાઈ તરવાનું ચક્કર તમારે કેટલા દેખા દેખ દેખાય છે પાંચસો પાંચસો બે જે જો સાત આઠ વર્ષો થયા જ્ઞાન આપણું અરે આ બેન એમ દોષ દેખાતો નથી છતાં પણ આપડે ચોર તો એ કરતા થાય પણ ધણી નથી ગયા તો નિરાતે નહી ધણી જાગતો હું ખારો કાધો ખરે આ દેખાયા કે દોષ ના ભાગે ઘણા લોકો કે છે દેખાય છે તમારે ભાગતો નથી એનું કારણ હું એને સમજાવું કે ડુંગળી જેવો તારો દોષ છે એટલે એક પડ જાય પછી બીજું પડ જાય સીધું પડ જાય દોષ મોટો હોય ડુંગળી જેવો જરૂરી નહી પડવાનો પછી થોડા પડવાનો બધા ભાગી જ જાય આ નિર્દોષ થવાનું આ સંયમ સાધન છે વિતરાવી છે આ વિતરાવી વાત છે બધી વિતરાવી સાયન્સ છે આખું વાતો પ્રત્યે આદિયે પણ જાહેર માં તો બને જયારે ત્યારે એ તો બને જ નહીં કંપની ચૂંટો કે જો આપવા થાય તો હું પેલી વખત બોલો મને આ બધું કઈ એકદમ પોતાની સાથે એમને સમજાવવું કે હેનું છે વાગભાત ખાધી રોટલી ખાધે એટલે એમ કે ગાળો કરી ગયો સમજાવે ને તમને દેખાડી દે તો છે પણ પાછું પછી પૂરે જાય તમારે એના પછી તમારે હા હમણાં કેટલા માટે કે છે આવરણ તમે વર્ગણ કરી આપીએ છીએ કેવું મોળા કરી આપીએ છીએ પછી તમારે નથી જતા વિદ્યાજી માર્ગ સરસ મળે છે માટે કામ કાઢી લો શું રાત નું ધ્યાન ચાલુ છે ને તમારે કેવું ધ્યાન રાખે એટલું ધ્યાન રાખશું દરવાનું જ્ઞાન આપ્યું નથી વકીલ પ્રતિવાદી માં આવું કહ્યું હોય વેપારી ભાઈ હોય તો પ્રતિવાદી આખું ના બને તો થોડો મોડો રે સ્વપ્ન ના બને પ્રાઈવેટલી આ થઈ જાય સ્વપ્ન નહીં થતી મેકઆઉિયેટલી બાર કાઉન્સિલ એની સનત જ લઈને આપને નથી લાગતું આજે ઇન્દિરા બેનરજી આ બધી દશા કરી શકે આમ કયા કરતા મારે લોક નથી આવે છોડાયો એમ નથી કહેતા હું શબ્દો આપણે જે કહું એ શબ્દ વાપરે છે કે મારા લોક પાતળા ફેર્યા છે આ શબ્દો છે સાધુ કોઈ પાત્રો જાડો થતો નથી ક્રોધ જ્ઞાન માયા નો એ તો એ પોતે મારા જ પાત્રા જાડા થાય તો માયા ના ચાર પુત્રો છે કોના છે કરવા જાય છે તો મારા એમને કે છે કે જો મારા ક્રોધ ને તો પાત્ર છે બિચારો તો આ ચાર નું ભોજન બહુ ક્રોધ છે કે ઉગાડો દેખી જાય એટલે હવે તું જોર જોર કરીને પાત્રો કર કે કરું પણ મારો માન નામનો છોકરો એટલો બધા જાડો થાય છે માટે તું મારી નાખી જતો મારો માન નામનો છોકરો જીવતો છે ત્યાં સુધી આ જગતમાં કોઈ તને ફરી મારે થઈ જાય છે મારો મહાન નામનો જ્યાં સુધી છે ત્યાં સુધી ફરી મારી નાખું તો એ થઈ જશે તમે સજે માન નામનો છોકરો જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી બધા ફરી ફરી સજીવન થઈ જશે માટે તું કેટલું કર્યું તું માર માર કરીને તરત થાય લોભ એનો લોભ નામનો જે છોકરો છે ને એ તો એ ખુદ લો છે કે નથી આખા ક્રોધ ત્યારે કરાવો છે વગર કામ ના એ ભોળો હારો બચારો કેવું ક્ષત્રિય ને ક્ષત્રિય સ્વભાવ ક્રોધી અને માન હોય અને વણિક સ્વભાવ લોધી અને કપટી હોય કેવો હોય આ સાધારણ વિવેક થી પછી સાધારણ કોઈ માણસ નો ઓછો હોય એ પણ આ રિવેક થી આવી રીતે ક્ષત્રિય બધા ભોળા હોય તરફ દીક્ષણ થઈ જાય ને અને વયુ કઈ સમજી જાય કે જરા પીડાયા કા એટલું જ છે ને આપડે તો મારી પાસે થી શું લઈ ગયેલા હું તો છત્રી હોય કે પટેલે પણ વળી હોય છે એટલે સ્વભાવ થી મળી સ્વભાવ થી મળી અને સ્વભાવ થી જે કોઈ એ હોય છત્રી વાળી પણ આ તમે કહો કેવું મારી પાસે આવું ખાઈ ગયેલા પછી પાસે હું તો આપડે જો ફેગાઈ હું હું જોઈએ બનાવી ગયા એટલે ફરી આપણે સર ઉપદેશ કોઈ મોટા છે ને ઉપદેશ બાબત ઊંચતો નથી કે આપડે મારી પાસે રહ્યો કે અત્યારે એ આપો નથી તમને જે ઉપદેશ મેં લીધેલા છે વ્યવહારિક ઉપદેશ તેને તમે આપો શું જોડે આ ઉપદેશ મેં છે એનો લોભાઈ પોતા નહી ખબર ના હોય કે ભાઈ લોભ્યો આ હું આ ઘનચક્કર બોવા પૂરું કરે ખોટું પાડશે ઘનચક્કર કેવાય સમય ને જો પેલો હશે મેં જોયેલા મારે તો બહુ કડક ખાતું બહુ કડક બોલનારો પણ ખેડૂત પછી પાછું ઘેર લાવવું પડે પાકિસ્તાની અંદર કે સરના લઈ નું અમાર થાય ગયા આ સરવાર લઈ નું અમાર થયેલા હશે એનું જ્ઞાન ના બેઠા હોય એ જે વાત એ સાંજ સુધી આવી ગયું એટલા જગત બધું ગુજરાત આવું છે બધું જગ્યા જીતવા દે સર એવો છે દેખાશે નહીં જો કોઈ નહીં દેખાશે આપણું નહીં દેખાતાનું સીર્ફ દેખાશે એટલે જ્ઞાની પુરુષ એટલા તરણ પ્રાણ થયેલા છે માટે એટલા જ સારી શકે એમ છે વર્લ્ડ માં બીજો ન હોય અને જે વાત કરે ને તે ટો નું વાત કરે પછી ખલાસ થઈ જાય ટોંકી અને આ જ્ઞાની દ્રષ્ટિ નિરંતર નવું જ બોલે કોઈ દુનિયા માં હોય એ બધું નવું દેખાડે જ્ઞાન પ્રશ્ન બધું આખું પાતાળ ફૂટેલું હોય કેવાય વ્યાન માંથી જોઈને કે શું કે લોકો પૂછાય કે આપદ્ધિ માંથી જઈને બુદ્ધિ વાળા બહુ વધે ને બુદ્ધિ તારે થઈ જાય બુદ્ધિ થઈ લોકો કે વિચારે બુદ્ધિ થઈ ગયું છે કેવું બુદ્ધિ મારે હોય ને ત્યાં સુધી બુદ્ધિ વાળો કહેવાય બુદ્ધિ એટલે બુદ્ધિ થાય આપડે હિન્દુસ્તાની ઉત્તર પ્રદેશ માં બુદ્ધું કે છે બુદ્ધિ વધી ગઈ અને પછી સાથે વધેલી બુદ્ધિ જે કામ લેવા જાય તે જો કહીએ એમ ફાવે નોર્મલ બુદ્ધિ થી કામ લેવાય તો એડ્રેસ થાય વધુ બુદ્ધિ હોય ને બધાને થયો ને આખી સંસ્થાથી કોંગ્રેસ થી બધા બુદ્ધિ બનાવવાના હતા દીધા કઈ નથી એકાદ બોલ્યો એમ બોલતો તો ક્લિયર મયકર શું કેશ લાયક ને એ દેખાતર એટલે પછી રીત થાય ના કરે પછી આને સંખેડ સાથે પંદર ઘર ની છોકરી આવી તો એને સંખેડ પછી તો થઈ જતી છે રમા રમાડવી છે મહા મુશ્કેલ હજુ લોકો કરે છે ને મોટી જોખમદારી લાવી લોકો એને તો અત્યારે જેમ જેમ બેન વ્યાસો બાતા તમારી સરસ વાત ચાલ્યું અને એનું એનું એનું ફોરિન ડિપાર્ટમેન્ટ કેવું સરસ કરે છે એવું તમને લાગે ને ફોરિન ઉપર ધોઈ લેવાનું કહે આ હોતું એવું શું કારણ કે આ જે રીતે ભસભ કરે જે લાભ હવે ને આવી છોકરીઓ આપડે જન્મ આપવો હશે નવી જન્મે આપડે અત્યારે ધર્મ આપી દઈએ કે છોકરી આવી જન્મ આપીએ તો નહીં માટે આવો અને જો ઘરના માણસો સાબિતી આપતા હોય એટલે એટલું સારું છે આપણે ઇન્ડિયાનું કે જયારે સરકાર અને આ ભાઈ બે વખત જીતા ને પોલિસી બેસ્ટ પોલિસી એની ફોરેન પોલિસી બેસ્ટ છે આપણે એનું છે ને એટલે પછી એને વિશ્વાસ આળા ભેગા કર્યા પછી કારણ કે એમ છો પણ તે કે છે મારે નાયજીવા મુશ્કેલ છે મિત્રો બે કલાક તમે મારે સત્ય કર કે છે અમે ગયા તો બધા શું ચાલુ છે નાગેજી રાજ કરી છે આ બધું તડતી પ્રિન્સિપલ ની ક્યાં ગયા બધી રાઈ આવી છે એનો આમાં બોલતા નથી કોઈ દાડવા આમાં ના બોલવું જોઈએ અમારે અમારું કામ નહીં ને અમારી લાઈફ અમારે અમારા સમજ નહીં પડેલી અમારી સમજ પડેલી અમારો વિષય જ નહીં ને સમજ થાય તો અમારી જે બધી છીએ કેવા અમને સમજ પડે અમને તો અમારી લાઈફ ની શરૂ પડે અમને લાઈવ માં જગત નું કલ્યાણ છે એમનું પડે કરવા દેવું છું આ તો બધું વ્યવસ્થિત કર્યા કરે કોઈના સત્તા નો ન્યાય એમાં વિરોધ નથી બધા દે ના બધા દેશ બધા દેશો બધા વાંધે છે કે આપડે એકલા દેશ માં પણ ભલે વ્યવસ્થા છે આપડે ત્યાં વ્યવસ્થા આ જે આ પ્રજાના ઇતિહાસ પાડે છે આ જેટલા એના વિરોધી થયા છે શું છે ભયંકર બદમાશો જો જગ્યા પર આવે ને તો પ્રજા ને ખુશી થાય એના કરતા પથ્થર શું કહ્યું આ પથ્થર લાગશે માથા તોડી નાખશે એના કહેતા એટ કરી ભલે વાત છે પણ આ તો ખબર ને તમને ખબર છે એવું શું કેતો હતો આપણે એવું તમે આપડે આત્મ દેબ તો આ બુધપાલિસી માટે પછી ગર્થ જોઈએ કે ગર્થ વધારે છે ગર્થ ઓછી છે તો પહેલું મળું જોઈએ ને એવું આ તળબી પેલો મળે જોઈએ સર એ બધું થોડું પછી સગીલ છે ભાવના કરી હતી બધાને ભાવના કરી પણ એના બાપા એ સત્તર વર્ષ બાદ કરી હિન્દુસ્તાન શું સત્તર વર્ષ કર્યું હિન્દુસ્તાન માં સત્તર વર્ષ થઈને અને નવ હજાર હોય ને અને વચ્ચે અને પેલા નંદા એ જો તારે ભૂટ પાલિક કરે એવું છે ને જો થયા તો એવું નહીં કેવું તમને સમજાય ને પારિત કરવા ખાનદની જગ્યા ખાનદની જગ્યા છે વડાપ્રધાન ની જગ્યા ખાનદાની જ કેમ છે ધરો હોવો પોતે ભૂખ નો માર્યો એ લોકો મોટી ના કુતા આપી દીધે ત્યાર પછી એનો ઉપર જોઈએ આપણે ગાંધીજી ના છોકરા ને ગાડી પર ના દેવામાં હિન્દુસ્તાન ને બસ પોતે સ્વતંત્ર કરાવવાની ભાવના આપી કે એના છોકરા કઈ ખાનદાર છે એવું કહેવાય જ ને ને એને વડોપ્રધાન ના માટે તો ખ્વાગાની જોઈએ એમ પરંપરાગત અને રાજકારણ માં આવડે મુંબઈ માં ગુંડા બધા જયું વધારે જોર પરંતુ એ ક્રોધ નું નિવારણ કેવી થાય એના માટે આપણે એક પ્રતિપાદન કર્યું તો ક્રોધ હતા આપે કહ્યું કે ક્રોધ દબાવો હોય છે તો વધારે થશે તો એનું હવે નિવારવાનો ઉપાય શું અહીંયા તમને કોઈ કરી આપી જાતે તો જુઓ હું તમને નિવારવાનો ઉપાય બતાવું તમને એનો ઉપાય બતાવું તમે તો જાતે તો અનંત અવતાર થી કરો છો ત્યાર સુધી કેટલો ઓછો થયો છે અનંત અવતારથી આપડે ત્યારથી છીએ આપડે કેટલા અવસારથી બે ચાર અવતારથી અનતા અનતાકાર થી છીએ તો હજુ ક્રોધ માન ના સાબુત છે એટલે આપણને કાળસણ આવડેવા નથી રસ્તો દેખાડ્યો તો તમે ભૂલી જશો કેવું કારણ રસ્તો દેખાડવું તો કઈ ના ભૂલવાનું કઈ છે કે શું સાધન તારી પાસે આખા છે ને અમે તમારું માથા પડ્યું શું તમે સાચ કાઢીયા દો શું કઈ હારો રસ્તો રસ્તા તમને દેખાડ્યું પણ તમારી જાગૃતિ નથી તમે શું કરશો બધા રસ્તા હું તમને દેખાડું પણ જાગૃતિ કાયમી હોય તો જાગૃતિ મંદ થઈ જાય શું થાય આપણે જાગૃતિ તમે બતાવો વેપારી એમ સમજે કે આપડા લોકલ માં કઈ કોઈ કઈ નથી અને આ કોઈ એક્સ્ટ્રા છે કે અમારે હુશિયાર જ છે ને અમારે એવું છે ને અમૂલ્ય કશું દેવાનું એટલે હોશિયાર જ ફરીએ ને અમે અમૂલ્ય